આપણે જેમ ઉજવી અમુક સ્ટેજ ના દેવો અહિયાં આવે છે ધારણ કરી શકે નામ દેવું આ બધા મેમુક અમુક દેવો માંથી આવે છે તો હોય ને બધામાં આ મિજાત્ માં સિદ્ધિ તો હોય છે દાદા કોઈ કોઈ બેન કહેશે મને કઢી હારી આવડે છે લોકો કઢીયારી વખાણી સિદ્ધિ છે ને બધી સિદ્ધિઓ હોય છે મૂર્તિસ ને બધું સરસ તકે એને કોઈ હમું નથી કરતો આ નવા લોકો મંડ્યા છે શું છે Jao ཉཟོຂ. ས્રય ཪાત ཀિળ ལསા རྭ઺. སાય རླ�༜ྭར སླར སླ༽�. སે རླྭར སླར སླག ནར. སླར སླར སླྭར སླར ས ત્યાં તો ખરેખર ત્યાં તો પછી દુઃખે મળે ત્યાં જે ભલે એનું હજન થઈ જા મળે ત્યાં હવે જે મળે હજન થાય માયા બધું હોય તો બધા હેરાન કરે રાહ માયા તમને શું કરવું છે એનું એ કયા કર્યા આપડે તો પતિ પૈસા દે જુલાઈ મહિના માં જુલાઈ મહિના માં ના પાડી ગયું તમે કઈક કરવાની બહુ હેરાન થઈ ગયો હેરાન થઈ ગયો છે એના પર જીવો છો એના ઉપર જીવ્યા છે તમે છોડાવે છે ઈચ્છા થતી નથી હવે પૈસા ની ઈચ્છા નથી પૈસા ની આવેલ ને નથી રિલેટિવ તમારા કર્નો ઉદય છે એટલે તમારે સાથે આના તરફ દુર્લક્ષ કે ભાઈ આ તો આ કર્ણા ઉદય નું છે આત્મા જ ભણી દુનિયામાં કોઈ જગત નો ગુનેગાર કોઈ હોતો જ નથી આપણું આપડે ના દઈ બી બધું નિમિત છે નિમિત્ત આપસ શક્તિ આપજો આપો મુક્તિ જોવા જેવું જ નથી કોઈ ગુનેગાર થાય છે યાદગતું થયું બીજો ગુનેગાર છે પોતાની ગુનેગારી લાગે પોતા પોતાનું પછી પેહરી આપણને વાગે આપડા વાગવું નથી બીજું કઈ આવી તારી નામ તારી નામ લીને આવી આપડે કઈ મનાય ગઈ એ તો તમારે તમાર ઋન થાય આપની એક ભાવના છે મોક્ષમાં જવાની હા તો અહીં તમને તેઈ લાવે હા અહીં તેઈ લાવે છે હા કેના છે ને અચ્છા અહીં તેઈ લાવે છે નહીં તેઈ લાવ હા જરા ધીમો પડું ચાલો ટાઈમ ટાઈમ થઈ ગયો ધીમો પડ ધીમો પડું તો મોડું ગયું થા કે ટાઈમ થઈ ગયો ચાલો આરસ જેસી 20000 ગણકો ને વેરાદ વેંદુ છે હા અને હિંમતભાઈ એવું થયું હિંમતભાઈ ક્રમિક જ્ઞાન એટલે કાયમ માર્ગ ધોરી માર્ગ અને અક્રમ બેસીને જો માં બેસીને જો માનસિક રીતે ત્યાગ કરી શકે અહિયાં સમસ્યા ત્યાગ કરી શકો માણસ ત્યાગ કરી શકે પછી માર્કે નહી પછી ઉકાદી ના થાય ચિંતા ના થાય આટલું ધ્યાન ના થાય કશું થાય આટલું ધ્યાન થાય એજ સંસ્થા એજ એ સંસાર બંધ થયો નહીં ચડ્યા મોક્ષ થઈ જવાની અને એ બે થી કર્મ બંધાય છે અને ધર્મ ધ્યાન થી જે બંધાય છે કર્મો એ તો એકાદ અવતાર પૂરતા પૂર બંધાય છે સંસ્થા ભટકવાના બધો આનંદ ભટક ભટક કર્યા કરે એ પછી વળે નહી એમાં ઉપાધિઓ તમે આ ગુનાવાળા શેર છે આ બધા છે પણ એના થાય નહી કયું છે કે એક ચિંતા થાય મારી બે લાખ રૂપિયા દાવો મળજો એવું ચાલીસ હજાર માણસો એક જ ચિંતા થાય મારી બે લાખ રૂપિયા દાવો મળજો અમારી આજ્ઞામાં રે એમ ચિંતા થાય નઈ ઉંમર આમ તો ઉંમરે ઉંમરે ગણી છે એ વાત કરી કઈ રીતે પ્રેરણા થઈ ને દર્શન કરવાની આગરું રહેવા જાય ત્યારે વામ ઉગાડવું આમથી ઢોંકવા ત્યારે આમ ઉગાડવું આબરું કઈ બાજુ રહે માણસ છોડે છે નાવ છે ના માં બેસી જાવી જ અમે નાનો કોઈએ કહ્યું કે આ નાવ છે નાવમાં બેસી જાવ તો બઉ નાનો તો સત્તર વર્ષ નો હતો એવો તો સત્તર વર્ષ હતો હવે તમને પ્રત્યેક આ તો ધોરી બાગ ન કેવા હોય તરી જવાનું મારે એવું જ હતું કે નાની ઉમર માં વિચારો કેવા હોય કે તરી જવાનું મગજ માં એવું ધોન બધી હતી હાથમાં આવેલું નહિ હાથમાં આવેલું તમારું મારી પાસે આવ્યું નથી એ કોઈ પુસ્તક નથી આવ્યું આ ત પતી માત્રાવી વર્ત્યો મળે મારી પાસે ગેરંટી આપી લોકો ગેરટી વ્યાખ્યા કરી ભગુ લુગડું પહેરી ને આવ્યો ઝોળ લુગડું પહેરી ને આવ્યો એટલે વાઘરાય હોય કે નિષ્દેન છે આત્મા નો ઉપયોગ છે એક સેકન્ડ પણ આત્મા ના બહાર નથી એવા જ્ઞાની પુરુષ દેહારી પરમાત્મા છે કે પોતે ચૌદ લોકો બ્રહ્માડ નું સુખ ભોગવે છે તો તને આપી દે છે એટલે ત્યારથી વળે નઈ કશું એમ સા આનંદ ઉગતા સુધી ભટકાય કશું વળે પાત્ર આપડે તો ગણવા માં નથી આવતી પાત્ર તો આપડે તો આવ્યો નઈ અને ક્યાંક હું કશું જાણતો નથી એમ કે આ પાત્ર થઇ ગયો પચીમી તારીખે તમે વસ્તુ આપી દે તમે અમારી જે આધ્યાત્મિક પ્રગતિ છે એમાં ઘણા ઘણા વિઘ્નો આવે છે हमें विघ्नो नए जाती है स्त बता नए विचार विचार વિચાર વગર વગર એનું નામ જ અત્યારે આપડે કોણ છું એ જાણવાની જરૂર એ જાણવા માટે વિચારવાની જરૂર પડશે એના પદ્ધતર આપડે રસ્તે જઈએ ને તો કોઈ ગોકી રહ્યો નથી આવતી પણ આપડે જયારે ધ્યાન માં અવરો કરે છે વિઘ્નો ઉભા કરે છે कई प्रकार करवासो लेना है के राखी सकाय प्रयत् हा जागृति जागृति निरंतर है निरंतर विचारो आड़ा जाए ચિંતા ચિંતા બંધ बदरिया वाली चिंता बड़ी बन गई चिंता बन गई नतीजती कोई गार बाड़े पे कोई असर नहीं कोई गार गाड़ फाड़े तो कोई असर ना था ये ये वस्तु में बैलेंस ऑफ माइंड रहे ये वस्तु में बैलेंस ऑफ माइंड रहे थे, रहे थे।, ना ना थे। तो ये माइंड काम गिरा एक तो गए माइंड गए रजू कपाई टाइम देर पे तो कौन करे करे सूचना रजू कपाई तो सो चाहे તો એટલો ઉશ્કેરાટ આવતો નથી તનુક્તા તમે જે આમ જોઈ રહ્યા છો ને એટલે જે છે એ જ દેખાય ભૌતિક જ દેખાય તમને બીજું બધું દેખાય નહી કરો કોઈ પણ ધ્યાન થાય નહીં આત્મસન્મુખ થાય લોકો અને એ ધ્યાન નથી એકાગ્રતા ધ્યાન તો અંકાર થઈ શકે છે એકાગ્રતા પરિણામ એકાગ્ર કરવા તો એમાંથી ધ્યાન શંકાય તમે કોઈ પણ વસ્તુ એકાગ્ર કરો ધ્યાન શંકાયંકાગ્રહ થાય તો થાય એકાગ્રતા કરવાની અલગ અલગ રીતો છે ને રીત તો એક જ ભાઈ નથી આપના હિસાબે કઈ રીત અપનાવી જોઈએ બંધ થઈ ગયું વ્યગ્ર જે કરે ને તે વ્યગ્રહ ના કરે એટલા માટે આપડે ઉપાય કેવા પડે તો આ કરે તો વ્યગ્રાયકાત એટલે કોઈ કોઈ ધર્મ નું માસ પ્રમાણ ન દુભાય દરેક ધર્મ ના પ્રમાણ ના દુભાય એટલે સાચી છે એ તો કોઈ પણ ધર્મ વાળા ને એમાં આપણું આપણા તરફથી દુઃખ ન થાય એ ના થાય દેવજીભાઈ કરી સવારે પ્રશ્ન પૂછો કે ભાઈ આવેલા દેવજીભાઈ સચીરા એટલે આમાં જેટલું દેખાડે એટલું કરી લાવો પછી તમે આગળની વિધિ કરી રેલવે રેલવે રાખીએ રેલી ક્યારે નાશ પ્રગટ થયેલો છે સંપૂર્ણ છપ્પન છે ભૂલે ખુલી વાત છે આ ભગવાન પણ છે હું પણ છું નાની છું જગત ના તમામ પ્રશ્નો આપડી ધંધામાં બે એટલા માટે આપણું મન એ પરમાત્મા તો પરમાત્મા છે તે પરમાત્મા જયારે પૂર્ણ ડિગ્રી હોય ત્યારે પરમાત્મા ગયા આપણે એ મુક્તિ ના આપે તો ભગવાન નહિ જો ભગવાન છે મુક્તિ ના આપે મુક્તિ એટલે સરખો થી મુક્તિ સંસાર માં નથી ભગવાન તો વાતો કરવાની બધી આ દુનિયા અંકાર વાતો છે ઉધારી ખાતું તમે રોકડું ગમે દલાલી કે હું કહી દઉં આપો ફલા માટે કિરાની માં દલાડી મળી ગઈ રીતે બ્રહ્માડ નું એનો મારી નથી ભગવાન આત્મા આપણો હું જેટલું બોલો એટલું જઈએ ભગવાન હકીબત થઈ ગઈ ખરાબ થઈ ગયું ભગવાન નથી બોલતા વાણી શું બોલી રહી છે તેની મારી પાસે નોંધ રહે એક પણ ભૂલ હોય તો સાથે જ પકડી ગયા ભૂલ હોય ને આટલા બધા પુસ્તકો ये हो हो। दुनिया को दुनिया को लगे आपने प्रश्न तेज ख्याल हुँ? બધા લોકો એમ કે છે કે આ તો ભગવાને બનાવ્યું પણ મને એમ લાગે છે અને અનંત કાળથી લેવાનું શરૂઆતિંગ નથી ને બાળકો ના માટે બરોબર છે મૂકી દેવું છે એના માટે કરે શ્વાસ નથી ક્યારેક પૂર્ણ નાનીથી આ પગલ સોલ્વ થતું હશે પોતે જ પગલ થઈ ગયા હોય પોતે જ બદલ થઈ ગયા હોય આ પૂર્ણ જ્ઞાની કામ છે પૂર્ણ જ્ઞાની એ બધું આ પદલ માંથી આપણને આવેદલ ને એટલે દુઃખ દેવાનો ભાવ ઉત્પન્ન થાય કે મગર મેગાડ્યું એટલે તમાર નું થાય કે મેં બગાડ્યું પછી હા દબાણ કરે બઉ મગજમાં રહે તો હાઉ છે એટલે કોઈ પસંદ થાય નઈ એવું જોઈએ તમારી ઈચ્છા હોય તારીખ વધારે બોલવું પડે નહિ કેપના બધા અમુક સંજોગો ભેગા થાય છે દર્શન મારે જાતે બોલું પણ એક અવારનવાર હું રાજકોટ જાઉં છું અને રાજકોટ બોલો દુખ્યા હોય તો તમે ગારો કરો કારણ કે શું ના કરે માણસ શું ના કરે ગેરકાયદેસર કરે કાજેસર કરે ગેરકાયદેસર કરે તો કાજેસર કરે છે હતું હજી કાયદેસર થઈ નઈ એની માટે તમારે કદર પણ થઈ ગઈ નઈ તો કાયદેસર સમજ લોકો ને કહ્યું ન્યાય ન્યાય કુદરત નો ન્યાય આ કે શું બન્યું એ ન્યાય અને પછી સંસ્થા નો ભટકવાનો ન્યાય ભ્રાંતિ નો ન્યાય એ તર પછી ઉદેતીકરણ કર્યો આ ખોટ ઉચ્ચ પછી વકીલો બાજુ આજાજ કરે પછી ઉભું થાય ને જયારે આ પજલ સોલ્વ થયું નથી આ ભજન માં બધું આપણું કરુણા રાખવાની કરુણા રાખવા જેવા માણસો છોકરો જોખમ છે આ ઘણા પાસે માણસ માતા સુખ ની વાત જ કરો પરમાત્મા કુતરો જ આપી શકે છે પણ સુખ જ આવે કેમ કે જવું આવું પડે લાકડા માં જવાનું છે ને ડ્રોઈંગે સારી કહીને જવાનું સારું ડ્રોઈંગ કરાવી શું પા સારું નાને બુધવારે છે અનુકૂળ આવે ને બરાબર આપડી જે સિસ્ટમ છે એમાં તો બધો કર્મો કારણ કે આમ તો વિશ્વમાં તો આવતા જ નથી તો પછી કોઈ વૈજ્ઞાનિકો આપણે હોય તો પોતે <im> જાય આપણે કહ્યું છે તો કૃપા ક્યાંથી આવે છે મારી પણ એવો હોય મને જે બુદ્ધિ બીજા દેખાય આપણે જાણીએ બધું આપડે એક પ્રમા્ના કરી भगवान तो कई करता है तो निष्क्रिय तो कृपा जो निष्क्रिय हो पे के कृपा आंपर लगने लगे होती है એક માણસ એક માણસ મારવા થઈ રહ્યો હોય એના વિચારો થઈ જાય હાજરીથી કામ થઈ જાય મારી હાજરીથી ભાવ થઈ જાય હાજરી એટલે તમે અનુભવ આવે તો આ ગુજરાત આવે કે પચીસ મને એમ છેલ્લું મેં ધ્યાન નહી રાખેલું બધું તમારું મજૂરી મને સમજે આવું રાખે હા બરોબર જાણતું નથી લખ્યું એનું પછી ગાય ના એ તો એમને લખ્યું છે એ લખે એનું ભયંકર ઘાતીકર્મ કય કરે જેને ઘાતીકર્ણ નો સય હોય તેને તેને ત્યાગ હોય કોઈ ખબર નહીં ખર્ચ ના હોય ત્યાં જ ના હોય ખબર નહીં નિરોધા પાર લાગી નાખે